રામજીએ સાંભળ્યું તે સાંભળીને રાજી થયા રામ શાંત છે પ્રસન્ન છે રાજ્યાભિષેક ના મુહૂર્તે કઈ કઈ રામચંદ્રજીને કહે છે વન માતા પ્રભુ વનમાં પધાર્યા ત્યારે પણ શાંત છે પ્રસન્ન છે રામચંદ્રજીએ પીતાંબર પહેર્યું હતું અને તે પીતાંબર પહેરીને વનમાં જવા લાગ્યા કઈ કઈને ક્રોધ આવ્યો પીતાંબર મારું છે જ મારું છે મારું પિતાંબર પહેરીને કેવી રીતે જાય મારું પિતાંબર મને આપી રામજીને કઈ કઈ વલ્કલ વસ્ત્ર રામજીએ પિતાંબર છોડી વલ્કલ વસ્ત્ર પહેરીને રામ કઈ કઈને વંદન કરે વનમાં જાય આહુતસ અભિષેિકા વિષુષ્ટ વનાય ચા લક્ષિતસ્ત્ય સ્વલ્પો પ્યા વિભ્રમા વાલ્મીકી ઋષિ રામજીના મુખાર વિંદના દર્શન કરે પ્રસન્ન નથી શાંત નથી રાજાભિષેક થવાનો છે તે સાંભળીને રાજી થયા ને પ્રભુ વનમાં પધાર્યા ત્યારે નારાજ થયા રામ સત્ય છે તમને કોઈ જમવાનું આમંત્રણ આપે બાર વાગે જમવા આવો તો ભૂખ લાગી છે તમે જમવા ગયા જેણે આમંત્રણ આપ્યું હતું એણે જેવું કહ્યું અહીંયા તો બધું થઈ ગયું છે કઈ વાતી નથી અમે જાણવાની શું થશે ખોટો પાડવા જેવો થયો એમ થઈ જશે મને કહ્યું હતું કે તમે જમવા આવું મારું અપમાન કર્યું રામજીને કહ્યું હતું કે તમને રાજ્યાભિષેક થવાનો છે અને રાજ્યાભિષેક ના મુહૂર્તે વનવાસ આપ્યો રામ શાંત છે પ્રસન્ન છે રામ સત્ય છે સત્ય સાથે સ્નેહ કરો જે ખોટું છે એના પાછળ બહુ ન કરો માનવ દુઃખી થાય છે એનું એ કારણ છે જે ખોટું છે એના પાછળ કરે છે જે ખોટું છે એની સાથે પ્રેમ કરે છે સત્ય પરમાત્મા નારાયણ છે ભગવાન શંકર સત્ય છે સત્યમ શિવમ સુંદરમ સમુદ્રનું મંથન કર્યું સમુદ્રમાંથી અમૃત નીકળ્યું બધા દેવો ઉતાવળમાં અમૃત પી ગયા હું રહી ન જોઉં બધાને અમૃત પીવાની બહુ ઉતાવળ થઈ અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ ભગવાન શંકરનું સ્મરણ કર્યું નથી સમુદ્રમાંથી વિશ્વ બહાર આવ્યું વિશ્વની વાત સહન થતી નથી બધાને બાળવા લાગ્યું ત્યારે ભગવાન શંકરનું સ્મરણ કર્યું શિવજી મહારાજ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ રામ નામનો જપ કરતા કરતા વિશ્વ રામનામમાં કેવી શક્તિ છે વિશ્વની અસર થઈ નહીં દુઃખ એ જ વિશ્વ છે પ્રતિકૂલ પરિસ્થિતિ એ જ વિશ છે ભગવાનના નામમાં એવી દિવ્ય શક્તિ છે બહુ પ્રેમથી નામ જપ કરે તો દુઃખની અસર મન ઉપર થશે કરીને જુઓ શિવજી મહારાજ વિષ પી ગયા વિશ્વનું પાન કર્યું ત્યારે રામનામનો જપ કરતા શિવ સત્ય છે શ્રીકૃષ્ણ સત્ય છે ભગવાન શ્રી રામ સત્ય છે પરમાત્માનો જગત સાથે અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે અન્વયાદિતરત જગતમાં ભગવાન મળેલા જગત ભગવાનને છોડીને રહી શકે લાડુના એક એક કણમાં ખાણ મળેલી છે લાડુમાં ખાણ દેખાતી નથી લાડુ ઉઠાવવાથી હાથમાં ખાણ આવતી નથી બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં ખાણ મળેલી છે લાડુમાં જે મીઠાશ છે તે ઘીની મીઠાશ નથી લોટની મીઠાશ નથી ખાણની મીઠાશ संसार चेतन परमात्मा जगत भगवान ने छोड़ने रही शके थी नहीं। माटी जी बने लो जो घड़ो ज रहे घड़ो कोई दिवस माटी छोड़ने रही सके नहीं कार्य में कारणनी सत्ता है कार्य मा कारण मेलू એને વેદાંતની પ્રક્રિયામાં અન્વય છે કારણ કાર્યથી અલગ રહી શકે છે માટીએ ઘડાને છોડીને રહી શકે માટીનો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે અનુ નામ વ્યતિરેક છે અન્વયાની તરત જગત ભગવાન સાથે જ જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે ને, જળ સંસારમાં છે તન પરમાત્મા મળેલા છે એવો અનુભવ ભગવાન જગતથી અલગ રહી શકે છે જગત ભગવાનને છોડીને રહી શકે જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરે જેવો સંબંધ છે સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું હતું આદિકવયે બ્રહ્મદેને બ્રહ્મશબ્દો વેદ વચન બ્રહ્માજીને પરમાત્માએ વેદોનું જ્ઞાન આપ્યું હતું જે જ્ઞાનના માટે મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પ્રયત્ન કરે છે મોહ પામે છે સત્ય સ્વરૂપ સમજાતું નથી એવું અલૌકિક તત્વજ્ઞાન પરમાત્માએ કેવલ કૃપાદૃષ્ટિથી બ્રહ્માજીને આપ્યું બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે બે ચાર દિવસ ભગવાન ભણાવવા માટે બેઠા બે ચાર દિવસ કથા સંભળાવીએ છીએ કેવલ પ્રભુએ કૃપા દૃષ્ટિથી જોયું છે ભગવાનના આંખમાં છે ભગવાન જેને નજર આપે છે બુ્ધિમ્ઞા પ્રગઠાય સૂરજ અપ્ર મૂકી એવું અલૌકિકત બ્રહ્માજીને આપના આદિનારાયણ પરમાનુ અમે ધ્યાન ધીમી ધ્યામ ધ્યાયી છાંદસ બહુન શિષ્યાપ્રાએ બહુ વચન છે વ્યાજજી એકલા ધ્યાન કરતા નથી વ્યાજજીએ શિષ્યોને આજ્ઞા કરી આપણે બધા વ્યાસનારાયણના શિષ્યો છીએ વ્યાસનારાયણ જગદગુરુ છે બધા સંતોએ વ્યાજજીના ચરણમાં પ્રણામ કર્યા છે સંતો એવું બોલે છે અમે વ્યાજજીનું એઠું કહીએ અમારું કઈ નથી વ્યાસ નારાયણ જે બોલ્યા છે એ જ અમે બોલીએ વ્યાસો શિષ્ટમ જગત સર્વમ વ્યાસ નારાયણ બધાના સદગુરુ છે આપણે બધા વ્યાજજીના શિષ્યો છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાજજીની પૂજા થાય પછી ગુરુદેવની પૂજા થાય સંતોના સદગુરુ વ્યાસ મહર્ષિ વ્યાજિની શિષ્યોને આજ્ઞા છે સંસારનું ધ્યાન ન કરો કોઈ સ્ત્રીનું પુરુષનું ચિંતન ન કરો ધ્યાન નારાયણનું મંગળાચરણનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના કરો ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો નિરાતા વેદ્ય વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલન શ્રીમદભાગવતેન્કૃત પરઈર સદ્યો જ્ય પૃતિભુશ્રૂષુ વિસ્ત